ગાગરડ વગાડી ગયો મારા જાતે જી ગયો ઉતારી છે કે નહી મને હારું ગાગરૂ છે ભાઈ ઉતાર્યા છે પાસે જિંદગી કરતી નાખીએ પણ તેનું ઓપરેશન કરી દવા ગોળેલું બી ઘેર ગણ્યા અને કરતો ખાલી સારી બાકી ખાલી હારી ાગરિયા ગયો ઉતર્યો પણ ના પણ એ પેહલા બન્યું છે પેલાના જમાના માં છે ચાલી ગયો છે આ જમાના માં તો ઓપરેશન થાય છે અને આ ગેરટી આપીએ મળે કે પેટ ચીર ને કાઢો તમે આનું નિકંદન ના થવું જોઈએ પકડેલા શું કયું કાંઈ જુદ જુદમાં નહીં હારવાના જુદમાં જુદા અનંતવતાર બધી યાદ તો બધા કચ્છા બચ્ચા તો અનંતવતાર બિલાડી હોય છે નઈ અમે નામ કાઢ્યા બધા જો નામ કેવા નીકળ્યા આવશે વકીલ ને મને યાદ કરે યાદ મને જો તમે તમે માફી પાકી દયા થી વચ્ચે નાખેલા ગયા તો વાણીમાં માર્યો ગયો અને બધા આવડી આવડી તો ને પછી વાણી કેવડાવ્યું ખુ ને કે તૈયાર પટેલો છે તમારા બધામાં થયા તો આ બહુ કેરા બહુ વાળા લો કેવાઈ ના ચાલે એવું બધું ખતરી પણ ભારે ખતરી આપડે કોઈ વિચારવી જબડો જો કઈ જબરા કરતો હોય સારો કેવો નબળો માણસ નુકસાન કરતો હોય તો નબળો એટલે આપડે કરીએ તો લાગે ના ખરાબ જબરજસ્તી વાળ કપા આવે જબરજસ્તી રેડવા બે હે પણ વિધિ કુદ કરીએ તારી રકમ નો સુમાવો નથી આ સિદ્ધાંત નથી શું છે સિદ્ધ નથી